તમે નક્કી કરજો ને એટલે દેતા છે એટલે તહેનાત થઈ પછી પછી એમ કરતા મેરે ઊંડાઈ જશે આમ ગોઠવડી કરજો ને બે મિનિટ પાંચ મિનિટ કે મિનિટ કે પાંચ કલાકમાં ઊંડા આવી ને અને અડધો કલાકે આવતો એટલે બરાબર ત્રણ કરવાનું સવારે આ દાંત ઊંઘી જવાનું શું થયું આમ ગોઠવડી કરીને જે જાય ને એટલે આખી રાત પાણી ભરામાં બોજ બીજી ખરી હો આવશે મારી વાત હે હવે આટલું બધું કર્યું છે ત્યારે આ બધી વાત પૂરી ભૂણવાસી સમજી ગઈ હવે રાત્રે આવું ક્યારે સુ ગયા અત્યારે આવી જશે હવે હું બસ જલ્દી આવી જાય બે દિવસ નું હોય તો છૂટી ઘડી જાગવા જ એક માસ મને એમ થઈ ગયા બે દિવસ બે ઘડી જાગ્યો એવું ના આમાં બુદ્ધિ ડકો કરે આ જેવું કહ્યું આ મીડિ કરવા એ બધું બુદ્ધિ થી ડકો કર્યો કે બરોબર મૂર્તિ બરોબર બોલી બરોબર બોલ દેખવાના છે સમજું ને તેનો વાંધો નહીં આપણે આપણે નક્કી કર્યું દેખો ભાઈ અમુક બીમ દેખાય નહીં કઈ બહુ થઈ એટલે આપણે બુદ્ધિને એમ કહી જવાનું કે આજની રાત જરા હવે કાલે બપોરે જન્મ આવે આજની રાત મને શીત થઈ આવે છે સમજ્યું ને આ બુદ્ધિ એક માણસને લઈ બનાવું છે ચિંન બનાવવા મારે દહીં બનાવવા માટે તૈયાર કેર લખે છે ખેડ નહીં કે ત્યાં દે મને એક સ્માલ દૂધ દહીં કર્યા મને કાળું એ ત્યારે ચિકન બનાવવાનું એટલે ભાઈએ પેલો દૂધ સહન કરાવી અને મેં દહીં રાખીને હલાવી અને પછી કેટલા મૂકી જ આવે હવાનો તો દહીં થઈ ગયું છે ત્યારે પેલો શું કહેતો અને મારે દૂધ ને એમને અંદર થતો હસ્તો હલાવું શું બુદ્ધિશાળી મારે જોવડું પડશે પેલા તો ના તું દસ બજાર થઈ ગયો પણ એક વાર ઉઠો નહીં તો જોવડું પડે ને કેસો લઈને બેઠો થઈ ગયો અમાર બુદ્ધિ બુદ્ધિ ને કહે ચાર ના કરી શકાય ને કાલે હવે બપોર જમવા આવશે એમ તમે કરશે એટલી જ વાત એને એવું નથી ના કર્યું ઘણા કર્યું ને આપણે તમે જે કાલ બપોર ના પછી કાલે મને આ વિગત કઈ દીધું કઈ હોતું એવું નથી તમે બેસે કલાક રાખ્યો આવે અડધો કલાક માં આવી ગયું દસ અને પાછું ફરી પાણી આગળ પાણી ભર્યું એટલે ઊંચું રહેશે ફરી પાછું મારી ઘર પાણી છડી દીધું એકલા ભાઈ ના ભાઈ તમે હા નહીં વલરાઈ શકે ભાઈ વર્ષ શકીએ ફરિયાદ કરવા નઈ રેસ માલ ની વાત કેટ થઈ જશે આવે ત્યાં આવવાનું છે અને દાદા ને મળવાનું છે બધા મળવાનું શું નહીં બઉ ઇમ્પોર્ટન્ટ છે કાલે જેટલા બધા આવે બધા ઘેરો મારી દીધો હવાર માં મારે બધુ કાલે ઘેરો મારી અને ઝુરસુ થઈ એટલે સુધારી આપું કાલે વિઝિટ કરે એ, <coughs> એ, એ, એ નિ <coughs> <coughs> <નિ> બોલતા <coughs> એ મુજરાતમાં દશા થઈ હતી ભૌતિક સુખોમાં જે નહીં ભૌતિક સુખોની ઈચ્છાઓ છે એ મુધરાત્મક દશા થઈ બહિર મુખ્ય બહિર મુખ્ય ગુજરાતમાં દશા આજે તૂટી ગઈ છે આજ તમે અંતરાત્મા એટલે આત્મામાં સુખ છે એવું તમને ખ્યાલ થયો એટલે અંતર આત્મા દશા થઈ ગયા છે એટલે એન્ટિયન ગવર્મેન્ટનું સ્થાપન થયું જેમ એન્ટિયન ગવર્મેન્ટ ક્યાંક જવાબી ફાયદો નિકાલ કરવાનો છે ત્યાં સુધી આ ઇન્જિન ઘર ને સાબર અને ફાઈલો પૂરી થઈ ગઈ જીવ માત્ર હું છું એવું ભાન છે પણ હું શું છું એ ભાન નથી ત્યાં જઈ ગયું હું કુદરત ઊંચી રાત માં છું એ ભાન થયું તમને એટલે પૂર્ણત્વે પણ મારી આજ્ઞા સમજવી ગઈ આપણો ધર્મ અને આટલા બધા નામ છે નવા પડતા મારાજ્ઞાપે અંતર નો નાશ કરનાર નિરાકરણ માટે નિર્મળ સમાન કર્યું pitaj jalani taralido banse sa pitaj jalani taralido nalate muti priyagi jagat karti bhagwan nalate muti priyagi jagat karti bhagwan દાદા કર્મદેવો ના સંઘો ગુણચાર્ય નું અજાણ કરવા ના ઉદ્યોગ માં પરોવાયેલા છે પરંતુ બગીતો ના ઉદ્દાહ ની તેમનો ઉદ્યોગ નથી મારી સમાજ મૂર્તિ જો જગત માં જાગે છે તો એ ભગવાન આવા દેવો ને સાથીઓ અને ખરગો ની સેવાઓ હશે આવશે રહે આપણે ના લેતા લાલ કપડાઈ આપણે ત્યાં કોઈ ડાય Thank you. Yes, sir. People come to us. Many people come to us. But they don't go to us. Why? They don't go to us. કે ખાલી જો ના હી આયે ને એક આને ધને કપડાક યાદ ઘણી ના તો ગરમ ગરમે કરે ને ડારિયા ગધા જઈને ભૂ શાંતિ લાગે એ પાછી સુખથી મળવા બદલે સુખથી મળવા હું આજાક છું હા એટલે જે છે ને આપ્યા થઈ ગયા આવું પડ્યા છે બી પડે નહીં ના કરેલા ત્યાં આવ્યા તમારા વગર મેળ ના પડે આ પ્રશ્નો જોડે ગુજરાતી ગુજરાતી એને એમ કહ્યું કે તે નક્કી કર્યું છે એ નક્કી રાખવાનું બદલવાનું નહીં અને દાદા ની પાસે આશીર્વાદ લેવાનો ગ્રેજ્યુએટ થયું સાંભળ્યું હજી એક વર્ષ બાકી છોકરો ક્યાં થયું હવે જોડે થાય છે કુતરા જોડા કુતરા જોડે માસો ના થાય માસો ના થાય માણસ વિચારે બહેન વિચાર શું no? છું One mother In and her sister. One sister, I saw. Why not? Sir? Have you ever seen her? No, no, no. Have you ever seen her? I'm not. I've never seen her. એમ કે છે કે હમણાં મરી જવું એ વધારે સારું તે જીવ્યા કરતા એમ કે છે કે અત્યારે મારી આજુબાજુ જે લાઈફ છે એ સારી નથી એટલે મને આ લાઈફ આ જીવવાનું ગમતું નથી આવું જીવન જીવવાનું મને ગમતું નથી આવું આજુબાજુ એવું જ વાતાવરણ છે ભણે છે એમ તમને એવું ના કહી શકું એટલે ફાધર ને માટે છે ફાધર ને માટે જ્ઞાન લીધેલું ઘર અતુ રાખા નાખે મારે પરણવું નથી એમ કે છે કે મારે હજુ ભણવું જ રહે અને મારે પરણવું નથી કારણ કે હું હજુ મારા ફાધર પર ગુસ્તો છું સાધન ની જોડે હજુ ઉત્સાહ નથી હોય તો મારે અત્યારે એને નક્કી કર્યું હમણાં મહિના પહેલા જ કાગળમાં થયું ચારથી મહિના થી કાગળ આવ્યો હતો એને તો કાગળ આવ્યો ના નથી થઈ ગયું છે ઝઘડો થયો નથી કકડા થઈ નથી કાગળ લીધો થયું એટલે કાગળ ફાડી નાખવા કાગળ ફાડી નાખી સાચી સમજ નથી સાચી સમજ નથી મને મને કહ્યું કે હું તને ટિકિટ મોકલીશ હું બોલાવીશ ટિકિટ મોકલી દાદાજી માટે પણ એમને એવું કહેલું હું તમને ટિકિટ મોકલીશ તો પણ એમને પણ ના બોલાયા અને મારા દાદાજી ગુજરી ગયા તો કે મને ત્યાં એને અમારા છેલ્લા કાગળ આવ્યો તો એમાં કે મારા મને બોલાવા માટે કશું લખ્યું નહી જતું એટલે કે મને મનમાં ગુસ્સો થઈ ગયો છે મન તો પૈસા નથી એટલે નથી દેવાતા પૈસા નથી એટલે બોલાવતા પૈસા સાથે વધારે એમને સમય સારું કાગળ સારો મી મસાવી દેજ હે હીષીં હીએ મીતાં હી હીંય હીંય હીંય હીંડ્ડર્ર હીંય હીડેથં હાંય હીંડિંય Who are you, Alex? I thought I would give you the reality. Who are you, Alex? Why is it uh, ask so hard to accept when you see someone you love? What is time? How do you uh, overcome time? Is it going to marry someone? ને ગુજરાતી સમજાય છે ગુજરાતી છે સમજાય સમજાય ને સમજાવ્યું એવું વાત સમજાય એવું વાત કરવો જાય આવું એટલે એ લોકો બધાને એમ થાય છે કે સમજતું નથી સારા નથી અમારા માટે સારું છે અમને એમ લાગે છે અમારા માટે સારું નથી કરતા અમને એવું થઈ ગયા છે એટલે આ ખરાબ ને એ લોકોને એ જ અમને તબક્ક તો હું નહીં શીખ્યા અમારી જાતે એમ હે છે કે અમે અમને એ લોકો જે અનુભવ પસાર થયા છે શું કેટલું અનુભવ્યું છે મુશ્કેલીઓ અનુભવી છે મને પણ આવું થાય છે એટલે આ થતું છું પેલા એને પણ એવું જ થતું છું દાદા અંદર મદદ માં બરાબર લાગે ને એને ગાડી મદદ એમ કે છે કે હવે હું એડજસ્ટ થઉં છું એટલા માટે કે મારે મોકતે જવું છે પણ હજુ એ લોકો તો મારું મગજ છે મગજ જતું ને પણ હવે પાંચ પાછું થોડું પોતાને આ ધ્યાન મળેલું છે ને એટલે રસ્તો ખબર છે કે હવે આઉટ ઓફ કંટ્રોલ ના જતું દાદા તમારી શોપિંગ વાત છે એટલે હું તમારા પાસે આવીશ મારા માપ આવી મેદમ મને એટલે હું તમારા પાસે આવી છું હા તો આ મુશ્કેલી મુકાયું ઘરનારી વ્યવસ્થા કરવી જોઈએ તો એ નક્કી કરવું પડે એ તો એ કે છે દાદા એ તો કે છે કે મેં નક્કી કરેલું જ છે એવું તો કે ત્યાં ઇન્ડિયન આપડા ગુજરાતી અમેરિકન જોડે કરો છો અમુક ની જોડે વાતચીત કરી આ કરી અમને શંકા ની વ્યક્તિ જોયા કરે છે એનું એમને રિએક્શન આવે છે મને વિચાર આવતા ખોટી કરે એવું કઉ છું કે તમારી સ્વાભી નાખી એટલે મારે સ્વતંત્ર રહ્યું છે સ્વતંત્ર રહ્યું છે લગ્ન માટે જીવવાનું છે જે સંસાર કરે એ ચારા બાબતે તમારે લગ્ન ના કરી દે તમે રહી શકતા હોય તો મગ એટલે કે આમ કીધું છે જે ભે પછી આપના અમર છે મગ એટલે ગર્ગ દીધ નો ભાવ કારણ કે આપણા આપના આનંદ નો જ આરોપ આખું અસ્તિત્વ છે આનંદ નો તંડ હોય છે આનંદ નો એને એનો મૂળ વખતે એટલે જ નહીં જ હોય દીકરા આનંદો જ છે એનું એટલે મૂળ ગરું થઈ જાય એ આનંદ છે બી થયો છે આ વર્ગ વર્ગે છે ઘરનું ઘણો દુઃખ છે ઘરમાં આપણે માન્યતા માની છીએ કે હું તો હું કે છું એ કાળે અને આશિષ ને મારી આજ્ઞા સનાતન છે આત્મા આગળથી અમને કાય સના અમલ હોય તો અમે સનાતન શું કહે તો એ આત્મા જ હોય તો આત્મા એની નિયમ જ બની શકે આ જવાનું એના આનંદ ના મસ્તી ના બીજો પ્રશ્ન છે જેટલી વર્ગ વર્ગ કેટલા લોકો છે સ્વર્ગમાં બે લેબો હતોલા બધા વર્ગમાં જાય છે લોકો પોતામાં કઈ ફાયદો ના હોય બધા લોકો જબરજસ્ત સેવિયો કરે બચમાસ કરો મોટા મોલ લે ઘડો ઘડીઓ બી કરો એ બધા વર્ગમાં કર્યા સ્વર્ગ્ર સ્વર્ગમાં ઇન્દ્રિય અને ત્યાં નર્કમાં ભય ની જ યોજના ત્રણ વાર સૂર્ય અને પૂજા હાલનારા મધ્યમાં બેગ છે મનુષ્ય રોગ છે અને બીજા સીએમ પ્લેટ છે સીએમ પ્લેજ ઉપર મને બીજા ઉપર દેખાય છે જે દેખાય છે ના દેખાવતા હોય ખાતા હોય બચાવી સીએમ પ્લેજ એ બીજા સારામાં સારામાં થોડું અને મહેનત થાળામાં થોડું મહેનત થવું આ તો બધા બંધન એટલો બધો મનુષ્યમાં કેટલો ત્રાસ છે લોકો સમાજ નું બંધન બંધન કેટલું બંધ સરકારી બંધનો પોલીસ વાળા બંધનો કેટલીક બંધનો પ્રકાર થયો છે જીવન નહીં દેશ લોકો આ મનુષ્ય લોક છે કારણ કે વોગ થઈ શકાય છે દેવગતિબત થઈ શકાય છે હવે આ લોક કેવી રીતે ઉત્પન્ન થાય છે કારણ કે મનુષ્ય લોક એટલે ફ્રેસ એક્ઝોમિનેશન છે બાંધી શકે છે લોકોને દુખડે એનો શ્વાસ આપે એનો કામ કરે કેંધાય લોકોને સુખ આપે એવા કામ થાય પાછળ બંધાય તો જમ થાય ડેરી પાસે ઉતરેટ બધા માટે પાછું ચાર નરપતિ ને જવું પડે બહુ ડેરી થોડું ઘણું ડેરી જાનવર ને જવું પડે અને થોડું ડેરીટ થોડું ગરીબ હોય તો મનુષ્ય અને હોય તો આ ચાર પ્રકારનું ધ્યાન છે પણ આ ધ્યાનમાંથી મોત જોયું હોય તો ત્યાં આગળ નથી ત્યાં આગળ નહીં ડિપોર્મ એવું નું ડિપોર્ટ છે પરમાનન્ટ અને દૂધ એટલે જે લોકો મહેનત કરવી લોકો આવી આ મનુષ્ય બીજ સાબિત થોડી જવાબ કરે ખાસ બધું દુઃખો કાળીઓ લાવી દે અને જાળવો બી તખ બજૂરી ક્યાં છે ઘઉં મજૂરી કરે પણ ખાવાનું વાળે નહીં ને મહાન મહાન લોકો છે કદી માં કોઈ યોજના આ જીવન સત્ય નજી આ જીવન સત્ય નજી નું આખું જીવન બાકી હોય ને ઘણા જ ભોરી ભાઈ જોડતા હોય એમ યાદ રાખી લો છે એની અસર પણ નાખે ભોખ્યા હતા છું તો આ ગુ આપડા બહુ કેટી હોય અને આપડે વાત ઘડી જવાયું પેઢા નથી આપણે જોબ લાગી હોય કરેલી કર્યા હોય મતલબ માર્ગ આવ્યા નથી કરે છોટો મોટો મોડી વાત થાય સારી તમે પછી આ નથી નથી એને બધું ધ્યાન ગયું નથી મોટ ન કર્યું દરવાજો બંધ થઈ ગયો છે હા તુલેટ જો એનું સારું કરી દેજો અને પોતે અવસ્તાર મોત થઈ જાય અહીં જ મોત થઈ જાય બધા જમ સુધી ચિંતા અહીં ધ્યાનથી આપીશું આપડા આગળ એટલે સણાતન સણાતન એટલું થયું એનું નીકન જે ના થાય એને એના જ ના થાય સમજે થાય એટલે કેટલા હોવા કેટલા આપવા છે